બ્રહ્મચર્ય માં તો સમજે એ વસ્તુ તો સમજો ને એમ જાય કે આ જે દૂર છે જગતમાં જીવન ખબર નહીં કોઈ કહેલું નહીં આ જીવન નથી મરણ છે આ જીવન છે જગત માણસ પાછળ દેવું આવે તેને કરતા દેવ આવી ગયું સારું ચેતવાનું મળ્યું એ જીવન નથી એને જીવન માં નહીં દર્શન એ કરીએ એમને ખબર ના પડે અમારી અમે ભગવાન છે આપણને વખણ મળે ને તારે ભગવાન ઓળખતો નથી ત્યાં રખડતો આત્મા બોલે જે બોલવો એ બોલે ભગવાન પડે તારૂન્સ વિજ્ઞાન છે મૂર્તિ માં આત્મા આરોપણ કર્યું આત્મા આરોપણ કર્યો ભગવાન પણ આરોપણ કર્યું એ હિન્દુસ્તાન નું સાયન્સ છે વિજ્ઞાન કે ભાઈ ભગવાન તો બેઠા છે પણ કે છે આ ભ્રાંતિ જે ભ્રમણા છે એ ભ્રમણા ની બહાર મુક્ત નહીં થવા દે કે છે મારે ભગવાન છે ભ્રમણા મન ભણવા રહેશે ખબર યાદે ના આવે ને હોય ને કોઈ તો પાછું ભૂલી જાય એટલે ત્યાં મંદિર દેખશે આ મંદિર આવ્યું કૃષ્ણ ભગવાન નું મંદિર આવતા લોકો મંદિર ના હોય તો બધી કશું નહિ દુકાનો જુએ આ જુએ મંદિર આવ્યું જાગૃતિ મારી પાસે પહોંચતું નથી સ્વીકારતો નથી અમે લઈ અને જેનું છે ત્યાં સ્વપીજીએ એટલે લઈ જે નમસ્કાર કરશે તેના આત્માનંદ પહોંચાડી દે છે કે આ નમસ્કાર કરવા આવ્યો છે પણ તમને સીધો ઓળખતો નથી એટલે અમારી થ્રુ નમસ્કાર કરે છે શું કેવા માંગે છે નથી એટલે અમારી થ્રુ નમસ્કાર કરે છે એ કઈ મૂર્તિ રાખી મેલતી નથી મૂર્તિ તો તમારે જ્યાં માલ હોય ત્યાં પહોંચાડી દેજે મૂર્તિ ને રાખી પેલી શું પામ મૂર્તિ વિતરાક છે જે લઈને જેનો પણ પરોક્ષ ભક્તિ કે પ્રત્યક્ષ તો નથી થતી પણ પરોક્ષ કરે છે ભગવાન ભૌતિક સુખો ઉત્તમ અવતાર આવે ભૌતિક સુખો મળે સદબુદ્ધિ ઉત્પન્ન રહે પરોક્ષ ભક્તિ થી ભજો તે ભાવ થી તમને પાછું આપે ને જે ભાવ ભજો તે ભાવ થી આપે ને તમારો હિસાબ છે અને પ્રત્યક્ષ ભક્તિ નહીં જે સુખ તમે ભોગવી રહ્યા છો એ સુખ ને મને પમાડો એટલે પછી સુખ ફૂટ છે સુખ જ ખોળે છે જીવ માત્ર તમામ જીવો ઝાડ પાન બધા સુખ જ કોળે છે આપડે આ ઝાડ છે ને સુખ જ ખોળે છે જીવ માત્ર તમામ એનો ખોરાક હોય સુખ આવે એમ સુખ સુખ ને માટે જગત ભટક્યા કરે છે પણ સુખ કોને કેવું એ એક મોટું ડેફિનેશન છે લોક સુખ કલ્પિત સુખ ને છે કે છે કલ્પિત માન ના હોય તો સુખ ને અંતે દુઃખ આવે જે સુખાંતે દુઃખ હોય દુઃખ જ કેવાય શ્રી કહે સુખ ની પછી દુઃખ આવ્યું જમે કર્યું ચાલુ નહિ બેફન તારા દસ ડાડે વાત નો કયો માલ નથી તો ચાર કલાક આઠ કલાક ચાલે આ સુખ નો અંધ કે આઠ કલાક છિક સુખ બત્રી પાસ ની રોજ રાજા છે રાજા રમજો જમતો હોય એક જ દાડો છે ખરું ના હોય છતાં સુખું સુખ નો આખો કંદ જ ભરેલો છે આખો ક્યારેય ખુટે નહીં એવો કયો અક્ષર સુખ નો ખજાનો છે છતાંય બહાર જે સુખ ખોવાય છે ચા માં ખવાય છે ભજીયા માં ખવાય વટાય તો ઉત્પન્ન ના થાય જ ઘર હોય કેવું હોય ધર્મ જેવી ચીજ હોય તો ધર્મ એ છે તે ખાધો ઘીરો મખી ખાધો માનવતા રૂપી ધર્મ એ ઉડાવી મેડમ માનવતા રૂપી જે ધર્મ છે નહીં તે જ બરાબર બહુ ધર્મ છે તે પણ ઉડાવી મેડમ જયના જણા મોટા ધર્મ પર બેઠા છો સમાધિ સમાધિ માર્ગ પર છો તમે ક્યાં છો તોલતા નથી સમાધિ માર્ગ ઉપર છો પણ ધર્મ ઉપર હોય ને તો બહુ સારું લોકો શું નરસભાઈ વાતચીત કદાચ કરજો બધું આ ચાર વેદ ની વાત પૂછાય અને ચાર અનુયોગ ની વાત પૂછાય જૈનો વેદાંત નું વાત પૂછાય બધી વાત પૂછાય વેદ ઉપર ગયેલા હોય તો વેદ વાત પૂછાય વેદ ઉપર વેદ ઉપર કેવી રીતના જઈ શકાય જયારે જ્ઞાન પ્રકાશ થાય ત્યારે વેદ ઉપર જાય આત્મા ના હોય કારણ કે આત્મા વર્ણનીય છે કેવો છે અવર્તવ્ય છે વાણીમાં ઉતરેવો નથી વર્ણન થઈ શકે નિશબ્દ છે શબ્દરૂપ નથી વેદ માં કેમ ઉતરે કેટ ને એટલું બધું વાતાગું કરું ચાર વેદ કે આુદ્ધિ ગમ્ય નથી બુદ્ધિ બુદ્ધિ ગમ્યા નથી જેટલી બુદ્ધિ ગમ્યા હતી એટલી બધી વેદ છે અને બુદ્ધિ ગમ્યા હોય ઉપર માટે ગોટું જ્ઞાની જેને બુકુલ છે બુદ્ધિ વાળા પણ આત્મા હોય નહી અને આત્મા છે તો બુદ્ધિ નથી શું કહ્યું બુદ્ધિ નથી બુદ્ધિ બુદ્ધિ હોય તો આત્મા હોય નહી આત્મા સ્વયં પ્રકાશિત છે પાર થી હરેક ચીજ ને પ્રકાશ કરે બુદ્ધિ પર પ્રકાશક છે કેવી છે સ્વને પ્રકાશ ના કરી શકે અને ઇનડિરેક્ટ પ્રકાશ છે કેવો છે ત્યારે એની જે બુદ્ધિ હતી તે વ્યભિચાય તેની અવ્યભિચાય થાય કેવી થાય સમ્યક થતી જાય કેવી સમ્યક એ જે બુદ્ધિ સમ્યક થાય મારી પાસે વાતચીત કરવાથી એની બુદ્ધિ સમ્યક થતી જાય વિપરીત વિપરીતતા ને પામેલી હતી કેવી હતી વિપરી કામ લાગે કોઈ કામ લાગે નહીં ને એ બુદ્ધિ પણ તે આપણને આત્માનો પ્રકાશ ના દેખાય એ આપણને આત્મા ભણી લઈ જાય ખરી પણ આત્માનો પ્રકાશ તો એ જ્ઞાની પુરુષ આત્માનો પ્રકાશ કારણ કે અબુદ્ધ છે શું છે બુદ્ધિ ગમ્ય હોય છે જ્ઞાનીઓની વાતો તો બધી બુદ્ધિ ગમ્ય હોય છે જ્ઞાનીઓની વાત તો બધી બુદ્ધિ ગમ્ય જ હોય છે જ્ઞાનીઓ ની વાત તો બધી બુદ્ધિ ગમે જ હોય છે ને જે જ્ઞાનીઓની વાતો હોય ને જ્ઞાની બે પ્રકારના એવા આત્મજ્ઞાની હોય તે શાસ્ત્રાની કે એનો વાત બુદ્ધિ થી સમજાય પણ ફળ ના આપે હોય ક્રિયા એટલે તમારે અમલમાં ના મુકવું પડે જ્ઞાન જ કામ કર્યા કરે મન નું સમાધાન તો કરે ને મન નું સમાધાન સમાવું નહી પણ બધું કામે એ કરે તમારે કરવું એ કામ કર્યા કરે તમે એવું અનુભવ માં છે તમારું આ જ્ઞાન કામ કરે કરે છે એ જે ક્રિયાકાલ એ બધું છે એ જ્યાં સુધી આપડે થવું છે ભોગતા સુખ છે ત્યાં સુધી ક્રિયાઓ જરૂર છે પણ વિવેક તો ઉપયોગ કરવા જોઈએ ને હારે ખરે દરેક વિવેક ની દીકરી હોય સાઠ ડિગ્રી સુધી વિવેક છે તેમાં પાંચ ડિગ્રી નો વિવેક દસ ડિગ્રી નો વિવેક પંદર ડિગ્રી નો વિવેક વીસ ડિગ્રી નો વિવેક વિવેક એટલે સાર અને અસાર ને બે ને ભાગ ને સમજી કર્તવ્ય હા એવી રીતે એ ભાગ ને સમજવું જોઈએ અને જે શાસ્ત્ર ના જ્ઞાનીઓ જે જ્ઞાન આપેલું હોય જ્ઞાન સમજણ પાડે તે બુદ્ધિજન્ય જ્ઞાન હોવાથી એ યાદ શક્તિ માં રાખવાનું હોય આ યાદ શક્તિ માં રાખવાનું ના હોય આપડે જે જ્ઞાન આપીએ છીએ તમને જરૂર પડે તે વ્યવસ્થિત હાજર થાય ખરું જે મોમેન્ટ હાજર થાય ખરું કે આ બધું જ્ઞાન હાજર થાય કેવું અંતર આત્મા જે પ્રમાણે શુદ્ધિકરણ થયા પછી પછી વાંધો આવતો નિરંતર આત્મા ની હાજરી જાગૃતિ જ રહ્યા કરે નિરંતર એટલે ક્રિયાકારી જ્ઞાન હોય અને આપડે કરવું પડે પછી માણસ થતું નથી કારણ કે ઝેર છે સમજ્યો જ નથી સમજી લોહીર છે આ ના લેશો એના જ મળી જાય પણ ઝેર એટલે શું કે જાણતો નથી તો બસ ઝેર નું જ્ઞાન આપવું પડે મરી જેવું શું તેનું જ્ઞાન આપવું પડે કેવું પડે એવું કાઢે ત્યારે પણ તમે કહ્યું આત્મા શુદ્ધ થાય તો બધું હાજર રહે આત્મા ની શુદ્ધિ કરે આત્માની શુદ્ધિ થાય ચિત્ત વિશુદ્ધ થાય ત્યારે સતત જાગૃતિ જોઈએ ચિત્ત સતત જાગૃતિ સતત જાગૃતિ એક સેકન્ડ ની પણ અજાગૃતિ ના રહી રાત્રે પણ ગુમાથી રૂમમાં જ જાગો તમને શુદ્ધાર્થમાં યાદ આવે ખરો તરત જ હાજર થાય છે ને તમારે સંભાળવું પડે અને સંભાળવું પડે યાદ કરવું પડે એ વસ્તુ એ બુદ્ધિજન્ય રોગ બુદ્ધિજન્ય રોગ કેવાય જો પણ છતાં જ્યાં સુધી પેલો પેલું મળ્યું નથી ત્યાં જે આ કંટ્રોલ નું કરું કંટ્રોલ ના કરું જો સરસ હોય ને બુદ્ધિજન્ય હોય બુદ્ધિજન્ય દાદા કેટલા વખત યાદ રહે તમને એટલે આ નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય ક્યારેય પણ વિકલ્પ ના થાય મળતા સુધી સમાધિ છે એમ ખબર છે કે આ બિસ્કી કિંમત છે કે પણ આ જેમ જેમ વખત જશે ને કિંમત સમજાય છે આપડે ધીમે ધીમે એવી સમજાશે ખરેખર શું જુદી છે જ્ઞાન વસ્તુ જુદી છે જ્ઞાન પ્રકાશ છે પછી આવું બોલે કેવું બોલે ખાલી છે એટલે એવું જાણી ને કે તમને શું કરે કે આ જગ્યા એ કોર્ટ બિયે છે આ કોર્ટ ને કઈ નુકસાન થાય ક્યાં બીજી જગ્યા રાખો શું છે શંકા હોય તમારે કોઈને અભિપ્રાય આપવાની ગયો બધા ભગવાન છે અભિપ્રાય છોડી દો ને અભિપ્રાય ની શંકા આવે એનું છે ને એ લઈ ગયો એ લઈ ગયો બસ એક જ વાત છે કે તમારી વસ્તુ કોઈ લેનાર નથી અને હજુ નાખો એબાઈ લાયા છો અગર તો કોક નો કોક નો ખોટું લાવ્યા છો તેથી આવું છે ખરું સમજાય તમે સમજાય ખરું અને આપડે શું કે વ્યવસ્થિત કે છે ને તમે જ્ઞાન આપીશું શું કે વ્યવસ્થિત છે કદું કાપી દે ને એટલું વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત એમ જ તમને ગમે છે ને બે મત નઈ ને બસ તમે તમારી ભાષાની વાત બોલી એનું છે ને આપડે આગળથી જ્ઞાનીઓ શીખવાડ સ્વી છે તારું કઈ લઈ જાય કામ લાગે છે ને સમાધાન તો જે જ નથીલા પણ એવાય એલા પણ પણ એના માટે સવા શેર ત્યારે સીધે થાય છે ત્યાર પછી આપડે આવી દઈએ સવા શેર હોય અને એ આપડા દબાણ કરીને લઈ જાય તો આપડે છોડી દે કે છોડી દેતા નથી માણસ તો છોડી ના દે એ તો દેવ લોકો છોડી દે કોણ છોડી દે દેવ જેવો માણસ હોય ને તે છોડી દે બાકી બીજા બધા માણસો તો લડે છે જાનવરો છોડી ના દે ને કોઈ છોડી ના દે પણ કોઈ દેવ જેવો માણસ હોય ને તે છોડે ના પણ એને મનુષ્ય જ ના કહેવાય શું કહ્યું મનો પોતાની શક્તિ હોવા છતાં સામાન્ય રંજાડે નહીં મારું શું નિર્બળતા ક્રોધમાં જે પણ છે ક્રોધ નથી તેની પણ કઈ હશે ખરું એનું શીલ નામ નું જે ચારિત્ર છે જાનવરો પણ વસ્ત થઈ જાય શું કઈ બઉ ક્રોધ થાય તો આમાં પછી ના હું કાતો હા ધરું જો ક્રોધ થાય તો આમાં હાલે પણ ના પાડે કે છતાં આગળનું બચાવભ કહેવાય એટલે બીજા નું પડાય લેવાનું નથી બધી વાતો કરે કામ લાગશે કઈ છે મળશે પણ મરંતર ભાઈ નાસ્તો કરે પાપ કરે તારે પુણ્ય કર્મ બંધાય પણ બંને કર્મ છે ને બસ પુણ્ય કર્મ નું ફળ છે તે કોના ની બેડી અને પાપ કર્મ નું ફળ લોડી જ છે આપડે નથી કરતા શું કરે છે જાય આત્મા જાગૃત થાય તો જાણે તારે આત્મ જ્ઞાન થાય તારે આત્માન સારું તાંતરતાથી પટેક બટક કર્યા કરે પણ થયું નથી લોકોને એમના ગુરુ હોય ને થયું નથી તો થયું હોત ને એ હેલી વસ્તુ નથી કે વર્લ્ડ માં કોક જ ખરો આખા દુનિયામાં એકાદ માણસ ને કોક ખરેખાયું ને એવી હેલી વસ્તુ અને અત્યારે એક જ્ઞાની પુરુષ હોય ત્યારે કઈ કલ્યાણ નું સાધન બતાવી શકે બીજા કોઈ બતાવી ને બીજાનું પામે નહીં કારણ કે બીજા શાસ્ત્ર માં વાંચીને કેવું પડે બુદ્ધિ ગમી હોય આમે આ તો જોઈ ને કે પાતાળી પાણી કેવું શાસ્ત્રીય શબ્દ બોલાય ના ભાઈ લોક ભાષામાં હોય કેવું અને જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે કલાક માં મોક્ષ આપી શકે કારણ કે પોતે કરતા નથી આ દુનિયામાં કોનાથી કામ ના થાય કઈક કરતા હોય તેનાથી કામ ના થાય દુનિયા નું લક્ષ્મી આપે તો જેને લક્ષ્મી ની કિંમતી માત્ર ભીખ નથી આખી દુનિયા ના આપે તો વિષયો ભણી ભક્તિ નથી જેને આખી દુનિયા માન આપે કદાચ માન પર નથી માન ની ભીખ નથી કીર્તિ ની ભીખ નથી કોઈ પણ પ્રકારની જેને ભીખ નથી અને જે દેહ ના સ્વામી નથી આ દેહ છે એના સ્વામી નથી એ બ્રહ્માંડ સ્વામી ગણાય ને બ્રહ્માંડ હા દેહ સ્વામી નહીં આ તો લોકો દેહ સ્વામી સ્વામી પણ પ્રવાટ ના સ્વામી માલકી જ્યાં આપડી નથી ચેવટે માઈ છોકીને લઈ રેસે અને ઘર ખાલી કે ખબર છે મારે પેલેથી સમજી નું કામ કરી લીધું ઉત્તમ સા અને જ્ઞાની હોય તો થાય છે પટેક પટેક કરવાનું છે જ્ઞાની હોય તો આપણું કામ થાય કામ થાય દુઃખો થી મુક્ત કરે ત્યાં નથી અને બાય તો દુષણકાળ છે કયું છે ખોટું તમારું જે સુખ હશે ને લઈ રહી છે તો અત્યારે લોકો સુખો થી મુક્તિ અપાવે કેવું બુ લેતા એટલે ચંદ્ર મન એ ચંદ્ર અને બુદ્ધિ એ સૂર્ય ચંદ્ર સૂર્ય ભેદી આગળ જ્ઞાન પ્રકાશ ને પામે તો કામ ઉકેલ થાય નહીં જ્ઞાન જ નથી ને આ જગત ના જ્ઞાન ને જ્ઞાન કેવા શાસ્ત્ર એટલે લૌકિક જ્ઞાન કેવાય શું કેવાય સાધન જ્ઞાન સાધ્ય જ્ઞાન એ જ્ઞાન છે સાધન જ્ઞાન એ જ્ઞાન નથી જ્ઞાન નું સાધન છે શાસ્ત્રો સાધન છે શાસ્ત્ર માં રહેલું જ્ઞાન 对本 साधन 说